આપડે ધોઈ તો જરાય લોકળે નઈ એને એને તેલ કાઢીએ હાડકા માંથી પીસીએ તો એ મોર જેમ જેમ બધા દબાવે ને વાસડો ચાલે એનું નામ સંસાર સુ કહ્યું કરતો અને પાછળ આગળ ધોઈડું પેલું પડ્યું વાથળો ચાવ્યા કરતો બધી ક્રિયાઓ બધી નખામી જાય છે વાંધો તને કહો બચ્ચા ફૂટ એડું થયું હવા નું પછી લેવા જાય તારકે શું થઈ ગયું ક્યાં ગયું તારું વાતો ગયો લોકો પૈસા કમા કમા કરે છે તમે કમાનપણ માં અનંતી શક્તિ છે તમે વિચાર કરો નઈ કે જેવું વિચારો તેવું બહાર થઇ જાય એટલી બધી શક્તિ પણ આ તો વિચાર મહેનત કરીને કરવા જાય તો બહાર થતું નહીં જ્યાં કઈ પણ તમે રાગ દ્વેષ ના કરો ત્યાં સુખ જ આવે જ્યાં જાણવું જવાનું રાખો સુખ જ આવે પણ તે મોહની સુખ કેવું મોહની દાખલ કર્યા પછી કાઢી લેતો સરકારે તો લોકો મુશ્કેલી પૈસા નઈ મુશ્કેલી તો કઈ ના થાય દાદા મુશ્કેલી કઈ થાય નઈ પેલા હતું ત્યારે કઈ અને આથી વ્યા એ પણ છે ત્યાં આથી વ્યાધિ ની ઉપાધિ તમારે શું ઉપાધિ એટલે છે કે આથી વ્યાધિ છે બધું સાથે છે આપીએ તો કગડા હા સબ્જેટ ના દુઃખ છે મનુષ્ય ગતિમાં દુખ જ નથી જાનવરો કેટલા કેતો મારે એક રૂમ મળી જાય ને પછી મારે ભાઈ ભાઈ નહી બું અને પાછો પછી પાછો એજ ફરી જાય ને એટલે લોકો ભાઈ ભક્ત બંગલા બોધે આમાં આપણી પાસે સગવડ હોય આપડે બધવા ના હોય તો આપણે શું લેવા દેવા કોઈ હરીફી કરવાની જરૂર નથી પણ આ લોકો તો હરીફ પડ્યા છે ને એવા દુઃખ પામે છે એટલી જાતના દુઃખો કષ્ટો સેવી રહ્યા છે પંદર વર્ષ ની જેલ ની સજા કરીયે તારા સિવાસ કરવા મોકલે રસી ભાઈ પંદર વર્ષની જેલ ની સજા કરીયે આપડે હું જે પંદર વર્ષની સજા કરું લોકો ભરશો એ ડરીઓ નો ફલાણો લાવે આપડે નહી બરોબર કોકની નકલ કરતો હશે વાંદરા છો વાંદરા હોય કોકની નકલ કરે કશું દુઃખ છે ને આ દુઃખ ઉભું કરેલું છે મુંબઈ શહેર માં છે જેને ખાવાની ટાઈમે ખાવાનું ભલે એવા માણસો દુઃખી કેવાય એને બરોબર બાકી બધા આ બધા સુખી આ તો દુખ ને કરે છે અને પછી મૂમ મારે છે આપડે કંકોત્રી લખીએ દુઃખ ને કે અમુક ટાઈમે આવજો એટલે આવે ત્યાં દુઃખ બોમ મારવાની દુઃખ ને ઇન્વાઈટ નથી કરતો જે મને જે વસ્તુ મળે એનાથી સંતોષ માનો છો બરોબર આપડે થોડું ભાષણ આપીએ ને બધા દુઃખ છે કેવા તમારે ક્યાં કશું દુઃખ નથી બેઠા છો લોભ તો કોણ હોય દોઢસો કિલોનું બોડી હોય તે લોભ કરે અમને અહી એટલું બધું દોઢસો કિલો નહિ હોય કેટલા કિલો છે સંતોષ છે એટલે શાંતિ છે સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે બાળા કરે છે ખોટી વસ્તુ આપડે જે દ્રષ્ટિએ જોઈએ તેવા છે ખરી કે ખોટી છે આપડે આપડી બુદ્ધિ જેટલું કામ કરીએ એ પ્રમાણે કરીએ એટલો ન્યાય થાય દાદા આજે એવું છે એટલા માટે બધા લોકોને એવા મળતા છે બધા હોય એમ કેમ કેવાય તમને કેમ એના માટે ગુસ્સે તમારી જાતે પણ કરો એવા કેવા કરવો છે ગુસ્સો કરવાથી સામાન્ય ધ્યાન નથી લાગતો તમે ગુસ્સો કરો તમને દુઃખ થાય એટલે ભૂલ તમારી જ છે એ તો એવો ને એવો કાલે પાસે અને ઉપર ચાળા પાળા હોય આપડે પાછા ભાઈએ ને જવા દેખીએ પાછળ પાછળ મસ્કરી પાછો પોતાને આવડત ના હોય તો શીખવાડીએ પોતાની મેન્ટે ઓગણીસ ત્રીસ સુધી મંદી હતી ઓગણીસ ત્રીસ માં મોટા મોટી મંદી હતી અહિયાં આગળ મંદિર માં આ લોકો એ મજુરો મજુરો ઘરમાં તેજી મંદિર આવે તેજી મંદિર આવે હા તો મંદિર માં બહુ જોડે રફ માર માર કર્યો હોય પછી તેજી આવે તારી આપડી માટે મંદિર ભયંકર કર્યું તમારું નામ દેનારું નથી આ જગત ન્યાય વગર એક ક્ષણ પણ રહેતું નથી ક્ષણે ક્ષણે ન્યાય જ થઈ રહ્યો છે અન્યાય સહન કરી શકતું જ નથી જગત ન્યાય જ થઈ રહ્યો છે અન્યાય કર્યો છે તે ન્યાય છે એ પણ ન્યાય છે હવે કે હું બીજી રીતે આ ડિસ્કશન થાય છે એટલે કોઈ એ નથી કઈ દાદા પાસેથી મળતું નથી ક્રિએટીંગ આર્ગ્યુમેન્ટેશન ઇઝ એમાં મીન્સ આ ભાઈઓના બધાના જે કઈ આઈ મીન ક્લેરિફિકેશન માગતા હશે કે એ મળે નહીં કારણ કે આર્ગ્યુમેન્ટ એટલે ઇઝ ડાક્ટર ને કેવું પડે ભરવું દસ જ્ઞાની પુરુષ ડાક્ટર કેવાય બધી આપડી પેટમાં દુખતો હોય તો કેવું પડે છાતી દુખતો હોય તો કેવું પડે ના કેવું પડે થાય છે વર્કિંગમાં બધી જગ્યાએ આ જગ્યા નો વર્ષ બધા આગળ નીકળી જવાય કોઈ પણ બાબતમાં કામમાં પ્રવૃત્તિમાં આપડો ઈર્ષાનું કારણ બની જઈએ તો એમાં કેવી રીતે ઈર્ષા થાય લોકોને એમ ઈર્ષા સ્પીડમાં રહી શકે એમ કે છે કે આપડે અમુક લેવલ ઉપર આવી ગયા અને બીજા એ લેવલ ઉપર નથી એની સાથે તો કામ કરવાનું છે એટલે એનો પછી મેળ નથી ખાતો મેળ તો ના પડે ને મેળ પડે નહીં પણ આપણે એમ ક્લિયરિટી હોય અને પેલા ને તો ના હોય આપણને જ્ઞાન છે એટલે એનાથી ક્લિયરિટી હોય પેલા ને સામાન્ય ના હોય એટલે એમાં અંતર રહેવાનું ને બે એડજસ્ટ કેવી રીતે થાય એમ જે તને ક સંભવ ફાઈલો નિકાલ કરજો તે સંભવ ફાઈલ નિકાલ કરી એને આપણા પ્રતિ એક આપણી નેબ દે ખરાબ હોશી ન જો એકરો જ ન કરીએ એ બધું કરીએ પણ જે દાખલા મારી અમુક એક 5 કલાકમાં હું આઉટપુટ ની સ્પીડ હોય એમાં ચિંતાઓ કરતા હોય ઈના કારણે ઘણી આપે એનર્જી વેસ્ટ ડિસિપેશન થતું હોય હવે જ્યારે ન થાય નેચરલી અવર સ્પીડ ઇનક્રીઝ સો આપણે ફાસ્ટર બધું ડિસ્ટન્સ ની માની થાય થાય જ નહી કરન્ટી એક્ચ્યુઅલી સેપનિંગ એમાં એમ છે দাদা કે આજે છે ઈના બીજા બે ત્રણ ફેજારો છે કે આપણે વધુ લાઈટ હોય ત્યારે ડીમ કરી શકાય ડીમ લાઈટ વાળા વધુ ના કરી શકાય આપણું લાઈટ છે ને એટલે બેસવું શું કહ્યું તમારા કેવી રીતે કામ લેવું તમારે ફિટ કરી દેશે ને આપડે નક્કી કર્યું હોય તો થાય નહીં દુઃખ દુઃખ નહીં કરવાની વાત પણ બેનો કામ કરતા હોય તો આ બે કલાક ઉકેલાઈ જાય આ જ્ઞાન એવું છે નામ સંભાવીને કે દાદા ફીટ થતું નથી ફીટ કરી આપો તો ફીટ થઈ જાય